હવે જોખમ રેવું નથી હવે જોખમ રહ્યું કેવી વાત નથી ફરી કરે જુદા તમને તેમ વાત ના કરી હા જતું વાત થાય શરીર આવે મન હવે મન ની શાંતિ થાય કરી કિંમત નહીં आंतरिक क्या हो गए वो देखने का आप तो ढोल लगा तो तो तो भरे भरे दे तो वासुदेव गुस्सा हो जाएगा तो मगर खड़े का गुस्सा आई जी और आंतरिक में क्या है वासुदेव ऐसा क्यों किया वैसा क्यों किया ऐसा बोलता है क्या बोलता है वो वासु जैसे दूध टूटा हो गया है फिर वासुदेव की जिम्मेदारी इनकी पास नहीं आ જો જીતા હેગા ખરાબર પ્રક્રમી નાક્રમ આંતરિક આંતરિક ક્લિયરિંગ બાકી ફી અગર ક્યાં અિંતા નહીં ઉપાધિ નહીં અશાંતિ નહીં વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક બાહ્ય જો આચાર આંતરીમાં ખુશ હોચાર આચાર હોતા આંતરીમાં ખુશ હો અંતર ક્લિયર નહીં બહાર દેખાવ અંતર ક્લિયર કોઈ વેલ્યુ નહીં અંદર રાખ નહીં ખુશ રહેણા નહીં અંદર કોઈ માર મારે તો અભાવી નહીં બોલો ચિંતા કદી નહીં હોય ચિંતાિંતા નહીં રોજ માર માયા રોજ નહીં રાગવે છે ચિંતા નહીં છૂટતી ચિંતા છૂટતી નથી ચિંતા ભરે બળે થઈ તો વિજ્ઞાન હૈ વિજ્ઞાન છૂટ જતા આત્મા પ્રાપ્ત હોતા હૈ આત્મા પ્રાપ્ત હોતા ખરાબ હો ભૂખ દીખા સકતી નહીં નહી આતી મહેનત લખામ ભૂલ તો હાલ બતાવી ભૂલ જોઈ તો રસ્તા આત્મા નો અનુભવ થયો છે અને એક બે અવતાર માં મોકલે વધારે અવતાર છે ટલા મોક્ષ એક સકતીકન્ડર ભૂલ સમજ સકતા મે વાસુદેવ કે સાત બા અથવા પરિણામ છે એમ પછી નવો ભરાય બધું કસરો કરે તો હજુ હવે અત્યારે ઓછો ભરાય ઓછો ભરાય એક કલાક ઉપર મચાય કલાક ઉપર એક કચરો સમજે મને કોઈ કચરો નીકળતો જાય ખરે જોડે ભર્યું છે ને એમને તો એવું લાગે કે આ કચરો નીકળે છે એ તો બધું ઓછું સમજે સમજાયું ભરેલો માલ નીકળે છે એવું જ કેતા હતા મને અથડામણ થાય એટલે જલ્દી પેલો નીકળી જાય ને ભરેલો માલ આ અથડામણ થાય એટલે ભરેલો માલ જલ્દી નીકળી જાય કેવું સમજતા થયા પછી તો અમે વિરાંત એવ છેન હા વિચાર રે પણ આજના પાડે તે વિચાર કે મારા આજના વિચાર આજના પાડે તેને બાબા આના પાડે તેને શું આને મારી કીલી માળું ઉગી વેલી ઉગી ભરતી કરી દીધી આવના પર તેને અડે નહીં નહોતું બળન આવના પર ઇને અડે દેખમાં ગર થઈ ગઈ 5મી છે 5મી આયા કોકે લાવ્યા સા સાથી આયા પછી એવું હતું કે દાદા ની હાજરી માં નીકળે છે એટલે જલ્દી ચોખ્ખું હશે હાજરીમાં ચોખ્ખું થઈ જાય એની જોખમદારી તું ખબર નથી કાયદા પાત્ર પસ્તાવ કરતો હતો ત્યારે કયો એ તો ડિસ્ચાર્જ છે કે છે એટલે પેલો પસ્તાવ બંધ થઈ ગયો ચાર નો લાભાર લાભ મળે તો આગના પાણી કેવાય તો હારી કેવાય પૈસા ભૂલી ગયા પછી યાદ આવે શું કરે એટલો કવિતા બહુ છું કઈ મને સંતોષ ઈહેરો જપ્રદમ એમંત્રું જપ્રદમ આ ભારત સુરે કેતે કે કેમે સંતાય કામ જ હોય કે હા જોખન બોલે ને કોઈ ને પૂછવું પડે દાદા એમને કોઈને પૂછવું પડે ખરું કોને પૂછે બીજા સોમવારનું દીદીદાન એમને સાચું ના લાગે તો બીજાની સલાહ લે પણ એને એમનો સોમવારનો દીદીદાન એમને સાચું ના લાગે તો કોધમાં ગયા તો ચલા જવાના હતા છો કલા જવાના હતા છો ના ના એક તો પૂછ્યું બે હસ્તા સાચું લાગે પછી થોડો ટાઈમ છે એટલે પોતાને સમજાય કે આ ખોટું હતું એ જો કે તો બચ્ચું તાલમલી જેવો બળ હા તાલમલી પાઉ પાઈ જો કોઈ બહુ સરસ છે યાર બাকি કોઈ નથી આ ખોરાક સાબિતી કોઈ નથી ત્યાં ભેંસને તાં ભેંસને કરવું એવું તો આમ કોઈ થાય જ નહી દાદા એટલે એટલો માર્ગ ખાવાનો કશું એક અક્ષરે હા તો મને અક્ષર મહિનો ભવ્યા હતા પણ એવું નથી હાથે હતા ને આવડે મા હાથે બઉ ખોટ અત્યાર ખોટા ખાલી ઓછા ભાઈ <there> બિલકુલ બહુ થઈ ગયું ખોટી છે પુરવાર થાય ને એટલે પછી પેલા જો અગ્ર તો અગ્રા એ મુજ પછી એટેક ના થાય જાય છે અને પછી સારું હવે સારી સારી રીતે બ્રેક લાગી રહ્યો એટલે એવું કહે નહી કાયમ આવું આ પ્રયોગ કરીને પાસે પડી રહેજો હવે આજના સંજોગો એવા છે કે પડી ના રહેવા પણ કોઈને એવા અનુકૂળ સંજોગો મળ્યા પાછળ પાડી જવા માટે ઔરંગાબાદ હું જેમ આપડે સિનેમા જોવા જઈએ પાંચ રૂપિયા થી દસ રૂપિયા ટિકિટ ખર્ચીયે છે આ જોવા માટે ખર્ચીએ છે ને આપડા મોટી રકમ જોઈએ જોવાના કહે તું મને કે દેખાયો લૂંટાતો લૂંટાતો કોઈ જગ્યા લૂટા તો જ ના હોય ગઈ નહી પણ ખોરતો હોય દોડધામ કર્યા કરતા દેલાલ ભીરો દોડધામ કર્યા કથા શું કઈ મોડા માં મજા આવે ને જગત આપતી ગરીબ છે ગરીબ છે ગયા કરે અમે જોવાની છે ને કાકા તો ગરીબ છે એમને નાખે આમ પૂછે શું છે ખબર નઈ એનો અર્થ શું ઘરી જ કરી શું દાડો કર્યો તેનાથી આ તો દાડો ભર્યા ભર્યા કરે એમ નઈ કરો બેન છોડે ત્યાંજ હોય ડાબડા છોડે સુધી ગોળ ગોળે એમાં દિલ્હી મારે હિન્દુ ચકડા મારે કરે પ્રયત્તિ નાગી ત્યાં આખા ગામની ચિંતા લઈને ગયા અને પેલાને ચિંતા નહી ગોળ કરે ને એને ચિંતા નહી ડાબડા બાધીને ગોળ કરે તો ચિંતા નહી કાઈ ન હોય એને ચિંતા નહી એ પૂરે નાજુ નહી ખાયો ને 3 આ 3 તો ફ્રેન્ડ્સ એને ખોલ નું આવડું ટેક પેલું ફ્રી ઓફ આપે પેલા બળદ ને બળદ ખુશ થઈ ગયા આપડા આપણા ઘણી વાળાને નકામી જાય છે આપણું મનુષ્ય પણ રથા જાય છે અલેખે જાય કળલલ કલલ